કર્મ કરતો નથી કમા કર્મ તો કરે છે માણસ માણસ છે નહીં માણસ માટે કેટલાક ગીતા માણસ आतताई, ज्ञा ने कर्म करे ने शु छे તમે જે છો જાણતા નહી પોતે નથી ત્યાં આરોપ કરો છો નહીં આપ્યા ગાડી જેને સંયોગ દર્શન કહેવામાં આવે એટલે ત્યાં સુધી કર્મ અકર્મ અને શું કરે ચેકી નાખે ઉગે પછી ના ઉગે અકર્મ જુના જૂના અગિયારસો વર્ષ કરવાની હસુકતો રામાયણ ની છે કે શ્રી રાખી ખોરાક માધ્યલ છે તો આપણું શું માણું બધી રામાયણ પછી નહિ રામ ચોખ્ખા હતા પ્યોર હતા ગયા પૈકી શું કર્મ તમે કરો છો તે વિકર્મ એ કરતા નથી તે અકર્મ તે કરતા નથી તે અને વિકર્મ એટલે વિશેષ કર્મ વિશેષ કર્મ એટલે શું બંધાય માસી પાસે કઈ સાધુ નથી રાચંદ્રો પણ રામચંદ્ર પછી શું વાત તો તું પર્લોક સુધારે પલોક સુધાર એટલે શું આલોક બધા દુઃખ થાય અંકાર પગવાનું દુઃખ ના આવે આપે તાર્યું પલો બગડે પલો બગાડવામાં અને માનવાળી જગ્યા નથી આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ આવો ભાઈ બરકત ના હોય લેતા ના હોય આવો ભાઈ આવતું કોઈ દુઃખ ના આપવું એક જ આવડ્યું પૈસા પૈસા જરૂર નથી પૈસા કઈ પૈસા તો ભાઈ ના થાય શું કડ્યું તમને આવડ્યું એને આવડ્યું થી કઈ આવડતું ત્યાંથી કાકા આવો કાકો પિતા અપમાન જોયું તું મેં પણ અપમાન બઉ જોજો ગયા એમ નક્કી કર્યું ભાઈ તો આપડે આપણે લોકો વા પણ આપડા મા તકલીફ પડવાનો સવાલ જ નથી આપણા માતાઓ ને આપણા માતાઓ વાર ને એટલે આ જુદી કોઈ સારું વગર નીકળતા જઈને આવું ધો ને બધું બીઆ સંજોગો કેવા થાય બાજુ બાજુ જોઈ લેવા આપડે ક્યાં છીએ ખબર પડે કયા બહેન માં થતા પોતે પોતા પોતે પોતાનું માફ કર કરે ભાગીદા ને કહી દઉં થોડા દુકાળ પર ખરાબ થઈ ગયો બધા ના રાખી છોડે પચાસ કોઈ નો મહેમાન થયેલું આપણી પાસે હોય જમાડા જેવા છે પણ જમવા જેવું છે કઈલો <tos> ત્યારે બધા જોવા ભગવાન બરાબિન લો <laughs> <laughs> કોને લાગો કોને કોરી ડાગી આ બધા ને જ જાય આ બધા રેડી નું થાયો છે ને આથી નાખો બંગુલેટુ બબ આ બે તે વાગું મેટો દરે ગોર તો દરે મર તો હારો પાડે નતારો કે જના જાય હાર પાડે રે જતો એમ એ જતો એમ ને ત્યાં આ જાવ આલ ન લઈ લે યે પણ અનુભવ એટલે એટલા માટે હું મને ડર હતો શંકા હતી એટલે હું આવીને બેઠેલો તમે બેસી શકો છો તમે છે નવ વાગ્યા સુધી ના પણ આગલે દિવસે તેમ લાગતું છું પછી બંધ કરવું પડશે તમારે તબિયત થઈ જશે ને એવું લાગે તમે સુઈ ગયા ને નાની વાણી પણ સુંદર નીકળતી જ્ઞાન વધુ હાડ થયા જે માગે મને પ્રગટ થયા હા દેખાય છે વાર એ જ વસ્તુ ઉભી થાય છે એ શક્તિ જે છે અહિયાં એ અમારામાં ક્યારે આવે જે આવશે ને તમે જેને ધ્યાને બધો ને જે રોજ બધા નથી કાચા પડે થઈ સં बायो सिंकना ना ना मैं निकल के मारो गुट्टी निकल गया रहता है ना हो निकलन के काम इधर गेम टेंशन हां सपना हो ने एवुच जो है आज ચારૂ કીધેર બાંધ આ ચાતુ લાગે છે કોઈ નાનો આ છે ધ્રામા થશે ડ્રામા બહુ બિંદર જામા થિનય નથી આવે અમને અભિનય આવે અભિનય જ્ઞાન જ નથી થતું બહુ થોડા ને થાય છે તારે એવો માલ દહી છે ને ભગવાન બે મુખ્ય અહંકારી ભગવાન ભગવાન કેહંકાર હોય ને અવ ભારે છે ને એટલે બઉ બુદ્ધિ શું કરે વેદ દેખાડે આ તારાજી રા લઈને આ મોટા મોટા ઉપર ચેસ કરાવે કોઈ મોટા પર ચેસ કરે નાના પર રાગ કરે મોટા ઉપર રાગ કરે નાના પ્રસ કરે હોવ ક્વોલિટી કરે દોઢીઓ હોય મોટા ઉપર રાગ કરે નાના ઉપર કરે કામ માં અને માની હોય રા હોલ ડિઝાઇન જ છે બધી આ ડિઝાઇન એકચ્યુઅલ અને આની આ ડિઝાઇન પેપર નહીં કરતી આનું પ્લાનિંગ આનું આનું વખત વખત કરે પ્લાનિંગ કર્યું સમજાવું એનો તો કટલો વિરોધ થયો પ્રિય ની પાસે એનો અન્યાય ના કેવો બીજા નો અન્યાય થાય એવું આપડે ધનિયા આપડે પ્રિય છે મારે રાજા કેવાય રાજા રાજા નો અન્યાય ગુજરાત માં ચિંતા બની ખાલી એક મગતા અમારું જાત તમારું જો પાયા હોય તો વાગી કમાયા હોય રજની લાખો જજન જ નહી આ તો બધા લોકો નું બુદ્ધિ અને પાવર ઓફ પાછા નો ચિંતા બંધ કરાવે કરાવે ડેવલપ કરી દે કોઈને કોઈની સાથે સરખાવાય જ નહીં કોઈની સરખામણી કોઈની સાથે કરાય જ નહીં આચો રસ્તો એ ના બરાબર ખુબ લખી એવું ના માની રજનીશ ભગવાન અને દાદા ભગવાન લાખો જોઈજો જા રજનીશ જગવાન જાય એવું નથી પૂરું બજું થોડું એટલે પણ સબ્જેક્ટ છે કોઈ પણ વિષય માં ગ્રહણ થઈ રહ્યો છે જોડાયે ને You're bring new self toauto boy turn Mr. I bring the heavens, So you're bringing thumbs up? Mr. I'm dando a Jamaal You're bringing heads up. What are you bringing taiji on to seeing? Mr. I'm dandokt Não, golongos. Mr. Lacand Citi and Young Manage Talямia Niemaatc Mr. Chita's money then wants to see who he'll get a thirst. Mr. charismatic crazy man, grandma I bring you to serve him. Mr. Balboon to receive the essence of a vegan Dev�, Mr. Point Soda and желongos no lifekar. Mr. Balboon to receive you through wykiz alongside the journal あathan to receive beautiful <laughs> <laughs> ધંધક્યા ને હા વિષય માં હોય એટલે ઉપયોગ ના રહે ને ક્રમિક માર્ગ હોય એક જ ઉપયોગ થાય છે આત્મા આત્મા નો ઉપયોગ तो स्वाओ ठीक है हां कामली विषय तक है मम्मी टेक्स दिस ओके दादा दादा ने ने दिया नहीं ना डैश वो ऐसे दादा करना है बोलना मतलब क्या रिकोटा जाते मतलब हां હો <AUL1> હોય તેને આપણું વાક્ય બહુ યાદ આવી ગયું છે મશીન બંધ સારું કર્યું નથી સારું પણ એ તો એ તો હું જાણ છું લખેલું જાણું જાણવાનું કઈ બાકી નથી કરવાનું બાકી છે જય ઝીલ જાણવાનું બાકી આવે ને ભગવાન કઈ ભગવાન જાણ્યો સમજ્યો નથી એટલો લાગે તો મેં કહી દીધું નિકાળી ફોન કો દીધું એ તો એમ આટલું ખલીધું કેવાય કે સુ ફળ દેરી તો કેવાય અને મેરે જે આવે પા સકલા બધું પૂરી થઈ જાવ અને બીજું તો જ્ઞાન નહિ ઉગાવશે ને આ તો કાયદેસર કોરું ગetz ના ભાઈ બેસે હે જગ્યા આપડે વાંચતા હોય ને મજા ના આવે એનો ઉપયોગ ખોટો જે દ્રશ્ય જે જાતના હોય સમજ લગ્ન માં સંસાર માં બધે જે નાટક તમને એ રસ્તો આગળ કમિક માંગ ના જ્ઞાનીઓ ના હોય મિત્રો બધા બોલા વિશેષ સબ્જેક્ટ છે એનો એનો અધ્યાત્મ તો સબ્જેક્ટ છે આવીને ગયા બધા મને કામ બધું કરી નાખી દડાયું હોય તો વધારે ના ઉતાર लेग में भी तो अलग ना और मेरे से लोगांजिdelegate रहते थे फिर करते थे आदमी एकदम बराबर सब्जेक्ट है नहीं हमारा बराबर हल करनी पड़े हां मुक्तहश हमारी फ्रेंड है हैं हां हां ले ले तुम बिजनेस करते हो रोजाना करती पड़े नहीं फोन यह स्टे करती करती बस एक चलो सीधा लिखते हैं कुछ बात बोल रही थे कह रहे हैं ટીકા કર્યા કરતા એવું હતું મહેશ ભાઈ કે છે કે તમારે ના <laughs> આવે <laughs> <laughs> એ ટીકાનો હાર બધું ભાઈ ટીકા હવે દેશી થાય તો થઈ રહ્યો છે ક્યાં રસન થઈ રહ્યા ગગડાટ ગગડા જવું નહીં કારણ વાતાવરણ બઉ કારણ કે some 3 times I'm not You can do it you can do it oh no I have no idea I brought my cetera and lo anything 坑 if it is or it is a R as in Allah you oh અમેરિકા ગઈ અમારી સગાઈઓ બધી કુટુંબી કુટુંબી આદુબાજુ ના થાય બેઠા માં મોસ્ટી છે મોસ્ત્રી જીશે મોસ્ત્રી જીશે ડરી ગયા કેવાય ને કયા જાણે છે કે ત્યાગના ત્યાગના ત્યાગ નઈ અને અત્યાગે સબ્જેક્ટ કામ હમણાં નીકળતા મને કીધું કે દાદા નું ભેદ વિજ્ઞાન જુઓ કે છે તો કે જો હમણાં સોનલ બેન છે આ લગ્ન કર્યું કે જ્ઞાન આપ્યું બરોબર છે કે ભાઈ ભગવાન જોકે એમની નથી આગળ પરંપરા ચાલુ આવે કોઈ કોઈ કહેવાય નઈ નઈ વિતરા શોખો થઈ ઘણી ગયો તો ઘણી ગયો એ છે આનું બજાર છે એમ પૂછે સત્સંગ આ તો બજાર એ સત્સંગ કહે છે હા સત્સંગ વસ્તુ છે આ હાયેસ્ટ રિલેશનશિપ છે ડિપેસ્ટ આ તો હાયેસ્ટ રિલેશનશિપ રિલેશનશિપ છે હાયેસ્ટ એન્ડ ડિપેસ્ટ ડિપેસ્ટ હાયેસ્ટ એન્ડ ડિપેસ્ટ એની રેન્કિંગ વાત તો તો એન્ટ મૂકી દીધા એ લોકોની જે લવ એનર્જી નીકળે છે બોડી તો એ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર બધી કલેક્ટ થઈ જાય ગેધર થઈ જાય પછી એને એ લોકો મ્યુઝિયમ માં તો ટુરિસ્ટ જો એન્ટર થાય તો સો ફૂટ દૂર એને એટ્રેક્ટ કરે છે ટુરિસ્ટ તો એવી જ રીતે હવે પોલીસ જરૂર નહીં પડે તો એક રૂમ માં એ લોકો એટલો બધો વાયોલન્સ નીકળે છે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દે તો એ આટલું નાનું ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એક જગ્યાએ તમે મૂકી દો તો બસો માણસ ને એની અંદર એનર્જી નીકળે છે વાયોલન્સ એટલી ફોર્સફુલ તો એને બસો માણસ બહુ ભગાવી દે જ ના આવે એટલું બધું પ્રેસર ફીલ કરેલો પછી એ લોકો આજુબાજુ બધા ના અંદર ના ભાવો ઝીલવાની મશીન બનાવ્યું છે રશિયા એ હિંસક ભાવ તો હિંસક ભાવ ઝીલે પ્રેમ ભાવ પ્રેમ ભાવ ઝીલે અને એ મશીન મૂકે પછી એક જગ્યા મૂકે એટલે પ્રેમ ભાવ હોય એને એટ્રેક્ટ કરે હોય ભાવેલ છે એ બધા મટીરિયલ થઈ શકે એ મટીરિયલ ના થાય મટીરિયલ છે વિચારો મારા શું વિચારિકા વાળા આવે બધું કરી શકે મટીરિયલ પછી એ લોકો એમ કેસ કે છ એવા વ્યક્તિ છે કે જે એક રૂમ બેસે તમે બસો કિલોમીટર દૂરો તમને આખા ત્યાં ઓર્ડર આપે છે એ લોકો આખી બોડી એનર્જી એ લોકો આમાં યુઝ કરી નાખે એ લોકોની કમ્પ્લીટલી એ લોકોને આજ કરવાનું હોય બીડું કશું નહીં તો તમને બસો ફૂટ દૂર મેસેજીસ પણ આપી શકે ટેલિપેથિક મેસેજ બધા ઉપયોગો સાયન્સે કર્યા છે અત્યારે આ બધું જે પ્રેમ દેખાય છે જે હિંસા દેખાય છે અહિંસા દેખાય છે આ બધું જે કઈ બધા ભાવો છે તમામ પ્રકારના ભાવો ક્રોધ માન મટીરિયલ છે મટીરિયલ ના બધા એવા ઉપયોગો ફરી કાઢ્યા છે જાત જાત ના ફરી કાઢ્યા સારો કેવો એનો ઉપયોગ કરી શકે કરી શકે હા પણ ઈ મટીરિયલ નહીં ફરી કાઢે એ ઈ મટીરિયલ મારી પાસે એકલા પાસે આખા બધું કહેવાનું આ શે છે તારો આ બધું છે તારો તરે કહેવાનું આ શે છે કે આ બધું ખરી કાઢ્યું એનું તું મોટું મોટું છે હેલ્ધી હેલ્ધી યુઝ કરે બો હેલ્ધી યુઝ કરે બો હેલ્ધી એકદમ એરો કન આખો એપ્રોડ બદલાઈ ગયો છે આ મટીરીયલમાં ચેતન થાય જ નહીં આ અકરોદ માન માયા લોભ આ હિંસા હિસ્સા પ્રેમ દેવદમ ચેતન થાય નહીં પ્રયામ એવું બધું કેવી રીતે પ્રયામ કરે છે ભાવું જે છે એ બધામાં ચેતન નથી જો ચેતન ના હોય ને આમાં ચેતન ના હોય તો કામ છે ને નિષ્ક્રિય તો પેલામાં ચેતન નથી છતાં એવું કામ કરતું દેખાય ચેતન કેમ કરી હોય શકે ચેતન સિવાય કેમ કરીને હોય શકે એમ લોકો કે છે જગત એવું માને છે બધું આખું જગત ભૂલ માં છે આવા ગુણો કેમ કરીને હોય સમજાય <laughs> <laughs> <Tane, samjaya> <laughs> ચાર ચન પાવર છે